હતું સાડા છ ની ટ્રેન હતી સવા છ વાગે બધા તૈયાર થઈને બેઠા હવે ઘરથી સ્ટેશન પંદર મિનિટનો રસ્તો ત્યાં દાદા પાછા બોયલા દાઢી રહી ગઈ છે પંદર મિનિટમાં સ્ટેશને પહોંચવાનું હતું દાઢી રહી ગઈ છે બધા આમ તૈયાર થઈને બેગ લઈને ઊભા રહી ગયા હતા કે પંદર મિનિટ તો સ્ટેશને પહોંચતા લાગે પછી દાદાને શું બોલો કપ આવે નાનો અરીસો આવે એમાં પોતે જોઈને દાઢી કરે આ રે એટલે ઓછામાં ઓછી સાત મિનિટ તો ખરી જમવા લાગે કહેરી પછી ચાલો હવે ચાલો જેવા સ્ટેશને આવ્યા હતા ગાડી આવી ગઈ હતી દોડતા દોડતા જઈને ગાડીમાં બેસી ગયા બધા પછી બધાને આમ આમ બધા હાર પહેરાવે ને બારીમાંથી બધાને મજૂરો આ બધા સ્ટેશનના માણસો બધા એટલે મારા મનમાં વિકલ્પ આવ્યો વખતે કે હરું આ દાડીનો કરી તો ન ચાલત શરૂ સારા દિવસ હતા ને બધા સર્વના પછી જે ગાડી ઉપડી ને દાદા બોલા જો કવિરાજ અત્યારે આપણને ઘણા લોકો પૂજ્ય ભાવ ગણીને દર્શન કરતા હોય હવે અમારી દાઢીનું ઠેકાણું ન હોય તો વામ માંદા જેવા લાગીએ એટલે આપણી ઇમ્પ્રેસન ખરાબ પડે એ પહેલી વાર દર્શન કરતા હોય મહાત્માઓ કરતા હોય પણ નવો માણસ મજૂર હોય કે ટીસી હોય એને આપણે વટ તો જોઈએ ને કે કે આ નીતિ જે કે પોતાના દાદીના તો ઠેકાણા નથી તો આપણું શું ઠેકાણું પાડશે એટલે દાઢી કરવી જોઈએ રોજ પણ આવો આવી બધી વસ્તુઓ જોઈ છે અમે એટલે દા ભગવાના જય કારો દા ભગવાના સિંહ જય જયકારો ભગવાના જયકારો દાદા ભગવાન સિંહ જય જયકારો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 શિક કાર્યક્રમ વખતે બોલ્યા કવિરાજ મંગળાત્ જે મંગળાના દર્શન બધી પ્રકારના દર્શનો થાય છે કાળ અને કારને અરુપ એટલે દર્શન નું મહાત્મ્ય એના પરથી પકડવાનું છે આપણે દર્શન દર્શન કાયમ હોય છે એક જ વળાવે લે દ પરંતુ મી દશામા સિદ્ધ હેદાદા પરણો પર કા હેદાપના સ્મરણ કોઈ માચે આ જા गड़े ताई महामानो तेसै यम लक्षण अंतरसि हेदा નો રે કા ભર નિશ મસ તારૂડ છતા ચોરના વ્યવહાર ભરની ચ મસારુડ છતા છો પ્રભુ મેથા પવિત્ર રાદિસ્થાન પરાદ કરો જબરૂ વાતનુ જગત પર એ કચ ક્રિયા કરો જબરૂતનુ જગત પર એ કચ ુનિયમ રાજ પ્રયોગ કોમ્પ્યુટર જેવું અવધ ઘટવાડુનિયમરાનો વ્યાપિર ભાઈ બના તે કરે સમજણ નો વ્યાપિભય બનાવે તે ઘરી સમજણ જગત ટીકામાં આવે નહી વિચારો તે જ ચોકાગણ જગત ટીકામાં આવે ચોકા પ્રકૃતિ ગ્વેષાંકિત નિશુદ્ધ આત્મા વિતરા પ્રકોતિ નિશુદ્ધ આત્મા વિતરા છે તે ભગવાન અક્રિયાતા સજતા જ્યાં છે તે ભગવાન ર કે ધર્મ ભૂમિ બધે છે આપ નો રક્ષણ જરી કે છો ક્યા ત્યાં છોહા જર જ્ઞાન મા તત્ક્ષણ જરી કે ચો ક્યા આજ્ઞા ત્યાં છોહા ક્ષણ નમસ્કાર વી દિ જાગૃતક સિમંદર સ્વામીનું સં નમસ્કારિદી જાગૃતક સિમંદર સ્વામીનું સં દેવલો પ્રણામ વિચરતા કરેવલો લણામ જાગૃતક સારી જાગૃત નમસ્કારિ જાગૃતક નમસ્કારિ જાગૃતક શ્રીમંદર સ્વામીનો સંધા શ્રીમંદ કરે વણો ધીર કરે વે ભણો ધીરથ કરે વે ભણ સુંદર કહ્યું મહાત્માઓ છીએ શુદ્ધાત્મા સ્વરૂપે મુક્ત ભાવે પડોશી સાથે છીએ પરંતુ પડોશીને માટે આ નમસ્કાર વિધિ બહુ સારી છે બહુ ઉત્તમ છે આપણને જાગૃતિ રખાવે અનુસંધાન સુંદર રખાવે એ નમસ્કાર વિધિની રચના કવિરાજ જે થઈ છે દાદા ભગવાન થકી સહજ પુરુષથી અને આજના કળિયુગમાં બધાના માટે સત્સાધનના એક અંશ તરીકે બહુ સુંદર છે સત્સાધનો જે અદભુત મળ્યા છે વિશ્વને એને બધાને બધાની ભાષામાં જે તે રીતે આપી શકાય એવા બહુ સુંદર છે સત્સાધનો અને સત્સાધનો માર્ગ એ જ કલ્યાણ માર્ગ છે સહુ સાધન બંધન થયા સાધન છૂટવા માટે કરીએ બંધન ના રહ્યો સત સાધન સમજ્યો નહી પણ સત સાધન શું છે જે સત પ્રાપ્ત કરવું છે સાધન શું છે ત્યાં બંધન શું જાય સમજ્યો એટલે સમજ શબ્દ પર બધો ભાર છે આખો સમજ ખાલી સમજ એટલે સત્સાધનો સમજાવવામાં પણ આખું જ્ઞાન જ સમયેલું છે બધું નરિયું જ્ઞાન છે એમાં નરિયું જ્ઞાન છે એને પરોક્ષ અને પ્રત્યક્ષ જ્ઞાન કહેવાય છે સામાન્યપણે પરંતુ આ પ્રત્યક્ષનાને પ્રાપ્ત કરાવનારું એવું પરોક્ષ સત્સાધન સ્વરૂપ જ્ઞાન છે સત એ મૂળ પાલની વાત એટલે દાદા ભગવાને કલ્યાણ માર્ગ આખો વ્યવહારમાં આવ્યો છે વ્યવહારમાં કલ્યાણ માર્ગ તીર્થંકર ભગવંતનો પણ એમાં જ હતો પરંતુ એ સમય હતો સમયના અનુસાર એ પ્રમાણે જુદો હતો કે આ સંસારીઓ અને આ સંયમીઓ આવી રીતે પડે તો બધું વ્યવસ્થિત જળવાઈ રહે નહીં તો જળવાઈ ના રહે અંદાધોથી થઈ જાય આ કારણ બીજું કશું નહીં પરંતુ પિતરાક ભગવંતો સમ પરિણામી બધા જ બધી જ રીતે એમને સંસારી શું કે સંયમી શું એમની નજરોમાં બે નોખા હતા પરંતુ જ્યાં જે છે તેના માટે ત્યાં તે તે પ્રમાણે હોય સારી રીતે તે મુજબના વ્યવહારથી તે મુખ્ય વાત હતી સંયમ વ્યવહાર એ સંયમ વ્યવહાર અને સંસારી વ્યવહાર એ સંસારી વ્યવહાર બે રીતે બંને વ્યવહાર હતા એ વ્યવહાર પર બહુ મુખ્ય ભાર મૂકાયો છે મુખ્ય વાત અને સંયમીઓએ માર્ગદર્શક તરીકે સંસારીઓને રહેવું જોઈએ એ પણ આખું વ્યવહારનું બહુ પાસુનું અંગ છે એનાથી આ સમાજ બધો કેમ બહુ સમ પ્રમાણથી રહી શકે સમાજ એટલે એમને જોયું કે કાળ બધો લપસણો પર રહ્યો છે માણસે ગમે તેવી રીતે સ્થિર રહેવું તો રહી નહીં શકે એવો વિચિત્ર કાળ આવી રહ્યો છે ખરેખર તો ભદ્રબાહુ સ્વામીના જ્ઞાનમાં દેખાઈ ગયું પાંચમાં શ્રુત કેવલી ભદ્રબાહુ સ્વામી અને ત્યારે જ એમના થકી જ જોયું કે આગળ આ શાસ્ત્ર જ્ઞાન અને અંગ જ્ઞાન જે છે અંગ જ્ઞાન એ વ્યવહારનું જ્ઞાન છે સાહેબ આખું જ વ્યવહારનું જ્ઞાન છે પરંતુ કયો વ્યવહાર તો કે નિશ્ચય પ્રાપ્ત કરાવનારો એટલે જોયું કે બસ અહીંયા દરવાજા બંધ કરી દેવા પડે ના ચાલે અહિયાં એટલે સુલિભદ્રજી આગળ પણ કેટલા સમર્થ હતા સ્થુલિભદ્રજી અક્ષયજી કઈ ગયા હોય અક્ષયજી કઈ ગયો અક્ષય હા ઉભો બજાર ફેમિલી છે કુટુંબ એટલે વીર પ્રભુએ જોયું એટલે સમાજ સુગ્રથિત અને સમપ્રમાણથી બહુ સારી રીતે રહી શકે એકબીજા જોડે વિરોધ કર્યા વગર કોઈ પણ પ્રકારનો પક્ષપાત વિરોધ આ કશું કર્યા વગર એટલે કે આ સમાજ અને સંયમ આ બે ધારાઓ છે એ બેને સરખી રાખવા માટે બંનેને સારી રીતે સુગ્રસિત રાખી શકે સમાજ સંયમીઓનું વિનય રાખે અને એ ધર્મથી સમાજ આખો ઉત્કર્ષ પામતો જતો જાય એટલે ચતુર્વિદ કહ્યું ચાર પ્રકારનો સમાજ પણ એનો યુનિટ કયો કયો યુનિટ કયો કયો કે સાધુ ને સાધ્વી શું સાધુ અને સાધ્વી એ સંયમ માર્ગ અને આર્યક અને આર્યયિકા એ વ્યવહાર માર્ગ તેઓ વખતે માયુર ભગવાન પહેલા આર્યક ને આર્યયિકા કહેવાતા અને માયુર ભગવાન સવાય પછી શ્રાવક અને શ્રાવિકા આવી રીતે કહેવાયું ચાર મૂળ પાયા કવિરાજે ચાર પાયા ગયા છે તમારા કઈ ગયો આપડો એક દીકરો ભરત તો છે જુદી જ કવિરાજ તમે બહુ સુંદર નમસ્કાર વિધિ ને બધા સુંદર કર્યું હવે આપણે મહાત્મા કવિરાજ આપતા આ થોડુંક ધીરુભાઈ ગાઠાડી એ બે ચાર મૂક્યા છે એ સમજવા માટે લઈએ હમ ચાલો ધીરુભાઈ સાહેબ નમો વિતરા દાદા ભગવાન નાસીમ જે તમારો લોગો આમ તો બધાએ પોતપોતાની રીતે દોગો બનાવી દીધો છે બધા એમને પાંચમી આઠમી સત્યાવીસમી ત્રીસ મી ચાર અનુભવ જ્ઞાન શ્રેણીઓમાંથી ચાર સૂત્રો પૂછ્યા છે તેનું વાત કરીએ આપણે લઈએ ધીરુભાઈ પહેલું પાંચમી શ્રેણીમાંથી પંજા સાહેબ સૂત્ર નંબર સિત્યાસી એટલે સંજોગવશા ડિસ્ચાર્જ કર્મોના ફોર્સથી ગુંગરામણ સફોકેશન જેવું થાય તો પણ યથાર્થ અર્થમાં આ અંતર આત્મદશા કેવાય અનુસંધાન છે ગુંગરામણ સખુપોષણ તો થાય અમારા કઈ ગયો મિતેશ મિતેશ બહુ પૂછ્યા કરે આવા બધા ગુંગરા સંજોગો પણ મને ભય સંજ્ઞાવાળા બહુ આવે છે ભયસંજ્ઞાવાળા હમણાં હમણાં બહુ રહ્યા કરે છે એટલે જેમ મોક્ષે જવાનું બહુ દરેક તાલાવાલી થઈ જાય ને ત્યારે બધું થવા મળે થવા મળે અને જેમ મોક્ષે જવાનું થાય તેમ બધા ઝડપથી આવે ફોર્સ બંધ આવે ડગલે બંધ આવે બધું પાણી નીકળી જાવ ને તો બહુ બેર બધું બધું નીકળી જાય સમજે એ સારી લક્ષણો સારા છે પણ સમજાવવા માટે કહીએ હા જ્ઞાન પ્રાપ્ત છે એવાઓ માટે અને જેમને જ્ઞાન પોતાનું સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત છે એમના માટે પણ આ અંતર આત્મદશા કહેવાય સમજ અંતા કારણ કે આ ડિસ્ચાર્જના ફોર્સ થી રહ્યા જ કરશે આપણી ધીરુભાઈ કોઈ પણ મહાત્મા જોજો તમે તને મિતેશ નથી રહેતું તે વખતે આ આ ના હું આ ભય લાગે હું ભય ની સંજ્ઞા ભૂસાવું સહેલું નથી એ મૂળ ચાર સંજ્ઞાઓ માં એક છે અને એ આહાર ઉપર આધારિત છે બહુ વધારે કેવું જેમ મિતારી થતો જાય તેમ તેમ આહાર નથી બીજું બધું છે એટલે ભય સંજ્ઞા છે અને સંસાર સંજ્ઞા બધી સંસાર સંજ્ઞા છે ત્રીજી મૈથુન કે છે એટલે આહારને પછી નિંદ્ર આવે અને પછી ભય આવે તો દીધુભાઈ આમાં શું લેવું છે કો આજે અંતર આત્મા દશા જે છે એ શુદ્ધાત્મા ઓરિયન્ટેડ છે શુદ્ધાત્મા લક્ષી છે અંતર આત્મા છે સ્વરૂપે જીવતા એકાકાર પરિણામો એકાકાર દાદા એ મુક્ત કરાવ્યા એટલે કે આ મન વચન કાયાનો દેહનો વેપાર છે બધો આખો એ વેપારમાં એ વેપાર જકડયો હતો તે વેપાર મુક્ત થયો શું થયું વેપાર મુક્ત થયો એટલે શાસ્ત્રોની ભાષાઓ છે આ બધી પરંતુ એક દશા છે શરીર જોડે રહેવા માટેની આત્મા શરીર બેનું સંબંધ રિલેશન જે છે એમાં રહેવાની બંને પક્ષે રહી શકાય છે પણ એવી વચ્ચેની દશા પહેલી ઉભી થાય પછી બે ટોટલ નોખા પડી જાય બેના પરિણામ ચોખ ટોટલ નોખમાં પડે એકદમ તો ના પડે કારણ કે પ્રાપ્તિ થાય છે આપણને કૃપાથી અને અંદરના પરમાત્માની કૃપા ઉતરે છે આખી કૃપા ઉતરે છે દુઆ પ્રાપ્ત થાય છે ઘણી મોટી એમ એમ તો થાય એવું નથી કોઈનાથી જાતે કરવા જાય થાય નહીં એ માર્ગ છે ખરો પરંતુ આજે ભગવાને કહી લે આજ્ઞા પ્રમાણે રહી શકો હું સહેલો નથી એ બહુ આકરો માર્ગ છે ઘણો આકરો માર્ગ છે એટલે ક્રિયાથી થતો એ માર્ગ પછી ક્રિયાથી સમજાઈ ગયો એટલે ઉત્તમ શાહ ખુરશી છે ત્યાં નહીં તો અહીંયા આવતા રોતા આ એક જગ્યા છે જુઓ જાઓ મોહનભાઈ એ આપડે પડોશી દશા થઈ આપડા માટે બરોબર પણ જગત માટે અને સંસારીઓ માટે બહિરાત્મા દશા છે અને પોતે આત્મા શબ્દ મુખ્ય છે એમાં એ શબ્દ જેવો સુંદર છે આત્મા એ આવતા આનંદ થાય કહ્યું દેહ થી નોખું આ તત્વ છે તે હું પણ એ ખબર નથી પડતી એટલે તમે આ તમે આ એટલે આત્મા આ તમે શું કે છે તો શું હાથમાં તમાજ ને એટલે ચેતન અને જળ મૂળતો શબ્દો છે પરંતુ જળ શબ્દ પણ સમજાયો નથી વિશ્વને અને ભારતમાં પણ જળ જળ વસ્તુ જળ સ્વરૂપે કહેવાય છે જુદી છે અને વિતરાગોની ભાષામાં જળ કહ્યું છે તે પૂદગલ કહ્યું છે પરંતુ એ પૂતગલ પૂતગલ નું કાર્ય સ્વતંત્ર રીતે કરી શકે તેમ છે નહી એટલા માટે આ તમે એવું તમે એટલે કોણ ચેતન ચેતન એની હાજરી હોય નહીં દબાણ હોય નહીં સ્વભાવમાં પરિણમે નહીં પ્રેશર અને પ્રેશર આગળ જ એ કોઈનું એ ગજું કે પ્રેશરને સમજી શકે પ્રેશર થતા આરંભ અહીંયા છે આખો એટલે દાદા કહ્યું કે મનના માતાએ પિતા હોવા જ જોઈએ જન્મ આપનાર માતાએ હોવી જોઈએ અને પિતા વગર જન્મ થાય કે એમનો માતા એકલા એમ કહી શકે કે હું જ જન્મ આપું છું ના બોલી શકે બોલી શકે સર આ વાત એટલી બધી કહી છે એમને આ વિજ્ઞાન જો મન સંબંધીનું વિજ્ઞાન આજે વિશ્વ જાણે ને એની બરોબર સમજ આપીને દરેક પાસે આપણા પાસે દ્રષ્ટિ છે બધું છે તો જેના ભાગે જે આવે સમજ આપવાનું અગર તો એ અંડરસ્ટેન્ડિંગ આપવા માટેનું તો આ મન વિશેનું વિજ્ઞાન અદ્ભુત છે આપણે અમીન સાહેબે સારો પ્રયત્ન કર્યો છે એમને મન વિશે બે એક પુસ્તકો આવી રમેશભાઈ સચિદાંદ રમેશભાઈ અમે તમને વિનંતી કરીશું કે તમે જર્મન ભાષામાં મન વિશે આપણું અમીન સાહેબના પુસ્તકો છે ને ને જર્મનમાં ટ્રાન્સલેટ કરવાનું કઈક પ્રયત્ન કરો યુ નુ હેવ પર એમના નિમિત્તે તો આ તમે કરો બહુ સારું માઇન્ડ ઉપર બે પુસ્તકો આવ્યા છે બેઝિક્સ બઉ સારા આવ્યા છે અને દાદાની અસલ ઓરિનલ જે ટેપ રેકોર્ડ છે પછી આના માટે વાત કરીએ તો અંતરાત્મા દશા એ શુદ્ધાત્મા અને સ્વરૂપ એ પોતાનું સ્વરૂપ અને સ્વરૂપ જ્ઞાન પ્રાપ્ત થાય છે એટલે કે સ્વરૂપની સમજ પ્રાપ્ત થાય છે અને આપણે સભાનતાએ કરીને એ સ્વરૂપના જ્ઞાન પ્રાપ્તિથી જ્ઞાન એટલે પ્રકાશ સ્વરૂપ જ્ઞાન પ્રકાશ પ્રાપ્તિથી આપણે દેહ સાથે કેવી રીતે આપણું જીવન જાય છે તે જીવન જતો ભાગ છે તે અંતરાત્મ દર્શાવવામાં આવે છે વચ્ચમાં અને એ ભાગ એવી રીતે કામ કરે છે કે પ્રજ્ઞાશક્તિ એ કામ કરાવે છે શક્તિ વગર કોઈ કાર્ય થાય નહીં એટલે પ્રજ્ઞા શક્તિ એટલે એ નથી જ્યાં સુધી બહિરાત્મદશા છે ત્યાં સુધી પણ શક્તિ તો હોવી જ ઘટે શક્તિ વગર શરીરની એક પણ ના થઈ શકે શક્તિને આપણે પાવરના અર્થમાં સમજીએ છીએ પાવર શક્તિ હોય જ એટલે શરીરના સંચાલન કરાવનારી શક્તિ હોવી જ ઘટે તેઓ જ્ઞાન નથી તો કઈ શક્તિ તો કે દાદા એ કેવું સરસ સમજાયું છે અને કવિરાજે પદોભાઈ કેટલું બધું વણી લીધું છે અજ્ઞા કે છે જ્ઞ પ્રકાશ નો સૂચક એક ધાતુ છે મૂળ વશરાજજી ત્યાં ફાવશે થોડું પાછળ ઘસજે ભાઈ ફાવશે તો નવનીત બી આયા છે સાહેબ નથી આવી શક્યા નહી જયંતિ બી નથી આયા હજી તો એ જ્ઞા પ્રકાશ સૂચક શબ્દ જે પ્રકાશ છે હું એટલે એ પણ પ્રકાશ હોવો ઘટે કવિરાજ પાછું તો કયો પ્રકાશ તો કે આશય યુક્ત પ્રકાશ આશય યુક્ત બુદ્ધિ પ્રકાશ એટલી બુદ્ધિ કહીએ તો નહીં સમજણ પડે અને દાદાએ આશય શબ્દો પર એટલો બધો ભાર મૂક્યો ને એટલી સમજ આપી એમને પુણ્ય કે પાપ બુદ્ધિના આશય અનુસાર પરિણમે છે અને એ ફળ પર પ્રાપ્ત થાય છે આ બે જ ફોર્સ કામ કરે આખા જીવનના ચલાવનારા બે છે સમજ્યું ને એના પર તો આ જૈન શાસ્ત્ર બધા રચી ગયા બધા બધા જ પછી વિસ્તાર થયો બહુ મોટો વિસ્તાર થવા મળ્યો જેમ જેમ કે પૂગલનો દાદા એ આપણને હથેળીમાં આપી દીધું હથેળીમાં તીર્થંકર ભગવંતોને આખા અલોકાશમાં અને લોકાશ એવા આ બ્રહ્માંડ એને વિશ્વમાં આપું તે હા દેવલોક ક્યાં પાતળ લોક અને પાછું વિશ્વ એક જ આટલા તો એમને આખું બધું જ્યાં નાનું આમ હાથમાં થયું નાનું બી હોય એમ એમ એમને આખું આખું યુનિવર્સ દેખાય અને બધું વર્ણન કરી શકે પણ ખરું વર્ણન કયું કે મધ્યલોકનું આપણું અને તે મનુષ્ય લોકનું મનુષ્ય લોકનું અને સાથે સાથે જીવસૃષ્ટિ બધી એની સાથે છે બધી જ બધું સુંદર વર્ણન કરે છે સમજે અને એ વર્ણનમાં તો પછી ગણધડ ભગવંતો એ પ્રશ્નો કર્યા એ પત્ર શાસ્ત્રોમાં કહેવાય છે એ પ્રશ્નો બધા આવ્યા અને ભગવાને ઉત્તરો આપ્યા પણ માથા ફોડી બહુ છે જબરી એ તો ગણતરો ઈશાન ના દેવ છે ઈશાનંદ ઈન્દ્ર એની સત્તા મૂળ એમની અને એમનો સરદાર છે એટલી જ એમની સત્તા પાછી પણ બધા સત્તા કોઈ વાપરી ના શકે પણ વાપરવાની તાકાત હોય એટલી બધું કામ ચપટીમાં શું શું કરી શકે એ બધા પણ વપરા કોઈ દોડ વપરાશે પણ નહીં હવે આ કઈ જાત નહી સત્તા હરીશભાઈ પૂછપુછ કરે સત્તા તો વાપર્યા વગર કેમ ની મજા આવે સત્તા એટલે આપણને દાદા એ સત્તા શું પૂતગલની સત્તા શું એનું વિભાજન કર્યું અને વિભાજન કર્યા પછી આપણને સ્થાપિત કરાયા એમાં હવે આ સ્થાપિત થયેલા તમે બરોબર સ્થિર રહેજો અલગ ડોલક આમાં ના કરતા જેટલા અલગ ડોલક થઈ ગયેલા એ બિચારું એ તો ગભરાઈ ગયેલું છે કે મને હું સ્થિર હતું મને શું કેમ અલગ ડોલક કર્યું બરાબર એટલે એને એમાંથી નીકળી જાય ગમો એવું છે પણ આપણે એની જોડે બહુ પ્રીતિ કરી રાખેલી ને એટલે તોય હજુ વચમાં આવું સફોકેશન ગુંગરામણા બધું થયા કરે છોડે કોઈ અલગ દુ અલગ એ અંતર આત્મા દશા છે એના પર જેટલા પીએચડીઓ કરવી થાય એવી છે સાહેબ એટલા ફાઇલ શબ્દ પર જ મહત્મા કેટલી ઠંડક થઈ ગઈ પણ ફાઇલ બોલવાની સાથે ફાઇલ બોલવાની સાથે હમ કશો એક શબ્દનો પ્રયોગ ના કરવો પડે એવી રીતે અંદર રહ્યા કરે બધું એ અંતરા દશા એટલે ફાઇલ હોય તો સંભાવ નિકાલ કરે ના હોય તો એ પોતાની સ્વરૂપ ભજના કર્યા કરે એ શક્તિ કામ કરે પ્રજ્ઞાશક્તિ આ બધું કરાવડાવે બરાબર કારકશક્તિ હોવી જ ઘટે એને શક્તિ કઈ બરાબર પણ કારક શક્તિ કઈ રીતે એક રીતે એ કારક શક્તિ છૂટવા માટે લાખ પ્રયત્નો કરે પણ બંધાતું જતું જાય જોડે જોડે કરે પાછું જોડે જોડે બંધાતું જાય પોતે પોતે આ લાખનું જાણ હોય છે ને લાખ લેકર કહીએ છીએ કટ કરવા રસ જ્યારે ને એ પાછું રસય જ્યારે બાંધાય ખરું પોતાનું બે પાછું કે છે અગર તો આપણે જીભ આપણો જે શબ્દ નીકળે આપણો શબ્દ આપણને કાપે એને બધો તો વ્યાઘ્રાત કે છે શબ્દ વાળી આ બધું પૂતગલ લુકા બધું પૂતગલ એટલે પૂતગલ આખું સ્વયંભૂ સ્વયં રીતે રહેલું છે પરંતુ ચેતનની હાજરીમાં અને ચેતનની હાજરી ના હોય એને પૂતગલ કહેવાતું જ નથી અને આટલા માટે નિગોદ કે જે આખા લોકોમાં કે છે એ લોક સ્વરૂપમાં પાર અને વ્યવહાર તો બહુ ઓછું છે એટલું જ એ બધામાં ચેતનની હાજરી વગર પૂજગલ નથી એ નિગોદ હોય કે વ્યવહાર રાશિ હોય કોઈ પણ હોય હમ બધા પ્રકારો અને એમાં બધામાં મુખ્ય મનુષ્ય મનુષ્ય પ્રાર્થ એટલે અંતરાત્મદશા તો શાસ્ત્રમાં વર્ણન બહુ છે હમ અને પૂજ્ય પાઠ સ્વામીજીએ બહુ એમને માટે કહ્યું છે લખ્યું છે બધું પરંતુ મહાત્મા કશા શાસ્ત્રો ની જરૂર નથી એને બોલવાનો આપો બોલ બોલા બેન હેમાબેન મીના મીના એ બહુ છે દેખાય આયા દલુ ભાઈ બોલો જય સચિદાનંદ આપે હમણાં કહ્યું કે જળ કેવાય તો પછી ડેડ બોડી હોય એને જળ કેવાય તમને શું લાગે છે જળ છે પણ ડેડ બોડી ને એટલે મીનાબેન કેવાનો મતલબ શું છે કે ચેતન ને જડ ની હાજરી અનાદેથી છે અને અનંત સુધી રહ્યા જ કરે છે આ બે ની હાજરી બે નોખું છે જુદું છે સ્પર્શ નોખા છે છતાં પણ એક બેની હાજરીમાં આ પૂદન સ્પર્શ થવાથી સ્પર્શ થવાથી જોડે જોડે એ સ્પર્શ થતા જ વચમાં વધારાનું એક પરિણામ ઊભું થાય છે બે નોખા છે છતાં પણ વધારાનું એટલે વિશેષ પરિણામ આ બધું દાદા બહુ સુંદર ઘણું બધું સમજાવ્યું છે આપતા બધી પાર વગરનું એમાં છે સમજાયું પરિણામ આપણે કારણ કે દાદા કશું કરતા જ નથી એટલે કૃપા શબ્દ અહીંયા કામ કરે છે આખી એ ભગવાનની કૃપા ઉતારે છે ચૌદ લોક નાથની કહે છે ને મને કૃપા ઉતરે છે શું એટલે એ તો એકમ એવું હોય એથી પછી બીજા ના થઈ શકે એટલે એક અને અનન્ય કયા એમને શું કહ્યું અનન્ય એક અને અનન્ય પણ કહે છે કે અમારી પછી આ જ્ઞાની બધા છે જ્ઞાની જ્યારે જે આવશે રોલ આવશે કર્યા કરશે કામ એના જેવી વાત છે પણ આપણે અમુક આપણી સમજથી પકડી ગયા એટલે કંઈક જગ્યાએ આપણે સ્ટક થઈ ગયા બરાબર મુક્ત કર્યા છે ફ્રી ફ્લોમાં મૂકી દીધા તમને તો હવે જ્યાં જ્યાં સ્ટક હો ત્યાંથી ને કીધું ફ્રી ફ્લોમાં આવી જાઓ આટલું જ કહેવા માગે છે શું બીજું કશું કહેવા માગતા નથી દાદા અને વિતરાગ પુરુષો તો વિતરાગ તો કાચા ના હોય બહુ પાકા હોય દાદા કહે છે અમે આખા જગતને અમારી ધૂતીની આંટીમાં મૂકીને ફરીએ છીએ બધું કહે છે અમે વાણિયાના વાણિયા છીએ બ્રાહ્મણના બ્રાહ્મણ છીએ અને અમારી ક્ષત્રિય એ નોબલ ઇકોનોમીની છે શું કહ્યું એ અમારી ક્ષત્રિયતા છે અને ક્ષત્રિય બ્લડ નોબલ હોય શકે બીજું બળ બહુ મુશ્કેલ છે એક દાખલો છે સમજ પણ પ્રકૃતિ પ્રકૃતિ જ છે પ્રકૃતિ જે કૃતિ આપણી નથી એ કૃતિ એ પકડી લે બેઠા આપણે થાય શું આવે હમ હું નથી હું છું એમાંથી નીકરાતું જ ના હોય કોઈનાથી એટલે અંતર આત્મદશા મુખ્ય કહીએ અંતર આત્મદશા એટલે આપણે ઇન્ટરિમ ગવર્મેન્ટ કહ્યું દાદાએ એટલે જ્યાં સુધી ફૂલ ગવર્મેન્ટ એસ્ટાબ્લિશ ના થાય ત્યાં ઇન્ટરિમ ગવર્મેન્ટ આ બધું ચલાવી લે પણ ઇન્ટરિમ ગવર્મેન્ટને એવી સત્તા ના હોય કે પછી સ્વતંત્રપણે કામ કરી શકે જ્યાં સુધી ઇન્ટરિમ પણ પેલી એસ્ટાબ્લિશ થવી જોઈએ આખી એટલે આ તો મોક્ષ મોક્ષ જતા સુધી એ કામ કર્યા કરવાની સમજાયું ને હમ એટલે કરતાથી મુક્તિ કરવાપળાથી મુક્ત પામી ગઈ શું કહ્યું કરવાપાળાનો ભાગ બધો પૂદગલનો છે આખો અને આત્માનો શુદ્ધાત્માનો પણ છે પણ બંને પોતાના સ્વભાવથી છે પણ એમાં વિભાવનો ભાગ છે તે આખો આપણો આ સંભાવ નિકાલ થતો જતો જાય બીજું કશું નથી થતું એટલે વ્યવહાર દ્રષ્ટિથી હું મીનાબેન છું શું કહ્યું વ્યવહાર દ્રષ્ટિથી મીનાબેન છું તે મને એવું બરોબર જચી જાય કે ક્યારેય પણ ત્યાં આગળ નિશ્ચય સ્વરૂપના મને સફોકેશનથી ના રે ગુંગરા થયું હું ના રહ નહીં ગમે તું બેભાન થાય તો ના ઊંચું ઊંચું રહ્યા કરે આપણને ખ્યાલ આવ્યો પણ એ જરાક સફોકેશન એટલું જ ક્લેરિટી વાળું ના રહે ખ્યાલ આવે એ બધું પરિણામો છે અંતરા દર વર્ષ બહુ મોટી ગયો એટલે આપણા માટે તો પ્રાપ્તિ થઈ ગઈ છે એટલે પ્રજ્ઞા ભાગ છે ને એ આખો કારક ભાગ છે અંતરાત્મા દશા માટે સ્ટેટ માટે સ્ટેટ ઓફ બિંગ શું કહ્યું એની વે ચાર પ્રકારના ધ્યાન દાદાએ સમજાવ્યા છે એ સ્ટેટ ઓફ બિંગ છે કે છે ધ્યાન એટલે હોવું કોઈને કોઈ પ્રાર પ્રકારે છે એમાં ક્રિયા નથી કશી અરે આ ધ્યાન ને આ બધી બાબતોમાં જે દાદાએ પ્રકાશ પાડ્યા છે ગજબના પ્રકાશ પાડ્યા છે એ જગતને જગતની ભાષામાં જો અપાતા જાય એટલે દાદાને કલ્યાણ ભાવના આ હતી કે એવા સાયન્ટિસ્ટ આવે અને સાયન્ટિસ્ટ સાયન્સની રીતે સમજી અને બધાને પોતાએ જ્યારે જેને પગ જે આવ્યું તેટલું આપે એક તો ઘણું કામ થાય એવું છે વિજ્ઞાન સમજ્યું આપણા મહાત્માઓ માટે તો આપણે આ બધું સત્સંગ ચાલ્યા જ કરે પર સત્સંગ પછી શ્રેણી નંબર આઠ માંથી એકસો ને સિત્યાસી પૂછ્યું છે લઈએ આગળ જઈએ ફાઇલો સંભાહ નિકાલ કોણ કરશે તો કે પ્રતિષ્ઠિત આત્માના લેવલે અંતર આત્મા કરીને ફાઇલોનો સંભાહ નિકાલ કરવાનો છે અને તેમાં હું પ્રજ્ઞા સ્વરૂપે જ્ઞાતા દ્રષ્ટા સ્વભાવથી જોઈ જાણીશ એટલે પણ માલિકાર એજન્સી હોય તો કામ કરે બાકી ના કરે આ વોક્ષ ની દૂતી કહીએ ને પ્રજ્ઞા ને શું કહ્યું દુતિ એક બાજુ કેવા જ્ઞાન થાય અને વિદાય થાય એનું એ પોતાની આત્માની અનંત શક્તિઓમાંની એ શક્તિ ખુલ્લી થાય છે આખી એ જ્ઞાનક શક્તિ કે છે શું જ્ઞાયક એટલે કે જે આપણે અંધારામાં પ્રકાશ સ્વરૂપ માનતા તે બધાને સારી પ્રકાશિત કરે અને આપણને જ આપણી ભૂલો દેખાય ત્યારે ક્યાં ભરાઈ પડ્યા હતા અહીંયા આગળ રીતે એ પ્રકાશ એ કર્યા કામ કરે છે પ્રજ્ઞાશક્તિ એ ત્યાં આગળ વચમાં છે અને અંતર્ગત આત્મા દર્શન પ્રજ્ઞાશક્તિ એ રૂપિયાની બે બાજુ સિક્કાની બે બાજુ જેવું છે વ્યવહારની સિક્કા બાજુ વ્યવહારમાં સંભાળેલો અંકાર કરાવે નિશ્ચયની બાજુ નિશ્ચયથી એને શુદ્ધ આત્માની ભજના પરમાત્માની ભજના કરે પોતાની સમજાયું ને શુદ્ધાત્મા ભાવે તમે પ્રતિષ્ઠિત આત્માનો જે રોલ પ્રતિષ્ઠિત શબ્દ આવ્યો પ્રતિષ્ઠિત શબ્દ દાદાએ ખુલ્લો કર્યો છે તે શાસ્ત્રમાં જેમ છે તેમ એવી રીતે કોઈ જગ્યાએ ખુલ્લે થયો જ નથી ખુલ્લો પ્રતિષ્ઠિત પરંતુ અજ્ઞાન ભાવમાં ત્યાં પણ એ પ્રતિષ્ઠિત આત્માને એવો કોઈ સ્પષ્ટ ખુલ્લેખ આખા શાસ્ત્રોમાં જૈનોના આગમો બધા ઉથમી વરો અને વેદાંતના પણ વ્યવહાર નથી અને અહીંયા આ બુજામણો થઈ બધા એને ક્યાં શાસ્ત્ર માંથી ગમ કેમ ને પડે એવું શું કરવું આગમ નિગમ કરવું તો કે જેમને ગમ પડી ગઈ છે એમની પાસે બેઠવું આપણે બરાબર એટલે બધું તમને કરશે તો સમજાયું બારવેટિયાની ચોપડી હશે ને તો એમાંથી જ્ઞાન તમને ખોટી આપશે દાદા કહેશે હા અમે બારવેટિયાની ચોપડીઓ વાંચતા હતા કે દાદા ઓલ બધું એમને ખ્યાલ આવ્યો તમને પરંતુ જ્ઞાનીઓ કહે તેટલું કરવું જ્ઞાની કરે કોઈ દળ ના કરવું જ્ઞાની તો ઝેરે લે પણ ઝેર મારી જાણતા હોઈએ તો આપણે ફરી એટલે બહુ આ ઝીણી ઝીણી વાતો એવી છે ચેતવણીની એ બહુ લક્ષ્મો રાખવા જેવી છે ચેતવણીની આપણને ઉલ્લાસ થઈ જાય આપણને આનંદ મળ્યો છે પોતાનું સુખ ચાખ્યું છે આનંદ ખુલ્લો થયો છે બધું જ છે પણ સતત જાગૃતિ રાખવી પડે એટલે ભગવાને ગૌતમ સ્વામીને કહ્યું કે ભારુંડ પક્ષી જેવી જાગૃતિ રાખવી પડશે કવિરાજ સમજાવો તમે ભારંડ પક્ષી શું છે સમજાવ કંઈક ખ્યાલ હશે ભારંડ ભારુંડ પક્ષી કે છે કોઈને ખબર નથી અમારે કમલેશ આક્ષી છે અને અહીંથી જોડાઈ ગયેલું છે અન્ન નાળી બધા ત્યાંથી જોડાયેલું પાછું અને સ્ટમક એક જ બેહ અને બેહની ઈચ્છાઓ જુદી પાછી બેહ ને ખાવું છે ટકવું છે જીવવું છે એક જરાક મોહ ગયેલું છે અને એક દેખ્યું લઈ લીધું હા બહુ સરસ દેખાય છે પેલું નાહ્યું બોલ્યું ના ખાઈશ આપણી મરી જઈ કે છે તારો હક છે ખાવાનો પણ તું સમજીને આવું એટલે આપણી આજ્ઞા ધર્મ વ્યવહારને નિશ્ચયને અહીંયા આગળ છે આપણી આજ્ઞા ધર્મ વ્યવહાર દ્રષ્ટિથી આપણે નામધારી છીએ અને નિશ્ચય દ્રષ્ટિથી હું શુદ્ધાત્મા છું આવી રીતે આપણું અંતરાત્માએ રસા કરીને રહેવાનું છે ખ્યાલ કે નહીં એટલે કે આ વ્યવહારનું આખું બધું જ વ્યવહાર આખો પાંચ ઇન્દ્રિયોથી અંતરકરણથી અને મનમાં અસ્થિત્વ આખા અંતકરણમાં બધી રીતે બહુ જાગૃતિ સાવધાની વધારે માગે સાવધાની મસ્તી તો આવે ખુશ થઈ જઈએ આપણે આનંદ આવે બધું થાય પણ સાવધાની માગશે પગલે ને ડગલે પગલે કૃપાળ તો કે છે આ કાળમાં એમને કેવા સમર્થ કેટલું બધું એમનું એ ચિંતન ને બધું હમ એટલે છતાંય અમે તો પરમાત્મા તારી ભક્તિ નહીં કરી આખું આ બધું બધું આખું જગત કરે છે તને ક્યાં ખોર પડવાની એક ઊંકલો એકલો હું જ કરું તો શું પણ તું જેને આધીન રહેલું છે એની ભક્તિ કરીશું સત્પુરુષ સત્પુરુષની આટલી મોટી ક્યાં કરી સમજ આપવા માટે પુરાણ પુરુષમાં હમ ગજબનું હવે એમને કહે ઓ હો હો આજે તો નજર માણતા ઝેર છે પગ મુક્ત પાપ છે કોની આજે કેમ કેટલું બેહવું કેમનું શું શું કરવું વ્યવહાર રાખવો સંગ રાખવો એક સમસ્યા થઈ ગઈ છે એટલે દરેક જણ માટે બોધ છે આ નાની પુરુષો પોતે પોતા જેવી રીતે રહેતા હોય જાગૃતપણે તે સમગ્ર ભાવને બધાને બોધ આપે કે કોઈને કહેતા નથી પણ પોતે કેવી રીતે રહ્યા છે એવું આવું પરોક્ષ રીતે કહી દે પરોક્ષ સીધું તો વાત કોઈને પહોંચે એવી નથી આ બસો એકતાલીસ મુ છે આ મન વચન કાયા અને દર અસર શુદ્ધાત્મા વચ્ચે એક સ્ટેટ દશા સ્ટેટ ઉભું થાય છે કરેક્ટ માન્યતાનું રાઈટ બિલીફનું એને અંતર આત્મા દશા કહી એટલે સ્ટેટ ઓફ બિંગ મીનાબેન કહ્યું ને મેં સ્ટેટ આપણી અંતર આત્મા દશા છે એક એટલે કે શ્વાસે શ્વાસે આપણે જેવું જીવાય છે એ દશા છે એટલે હવે આપણે હું શુદ્ધાત્મા છું એટલે આપણે શુદ્ધાત્માના શ્વાસથી અંતરથી અંતર દશાએ આપણે શુદ્ધાત્મા સ્વરૂપે જીવતા રહેતા રહીએ શરી છે એટલે જીવતાનો શબ્દોનો પ્રયોગ રાખવો પડે છે સમજ્યું આમાં બધી અપેક્ષા જ છે બધી સમજ્યું અને વ્યવહાર દ્રષ્ટિથી મારે આજ્ઞાધિનપણે વ્યવહાર દ્રષ્ટિની આજ્ઞાધિનપણે આજે આ બધું જીવાતું જાય છે ત્યાં મીનાબેનથી એની સ્વસન ક્રિયાથી જીવાતું જાય બંનેની શ્વસન ક્રિયા જુદી છે મીનાબેનની સ્વસન ક્રિયા આપણે હવા લઈએ ઉચ્છ્વાસ કાઢીએ અને શુદ્ધાત્માની શ્વસન ક્રિયા દ્રષ્ટા એને નિશ્ચય એટલા માટે મૂક્યો છે કે શરીરનો સંયોગ છે ત્યાં સુધી બળ મુકાય જાય પછી તો કેવળ નિશ્ચય થઈ જાય છે હમ સમજાય ને એટલે આ દ્રવ્ય શાસ્ત્રોમાં બધું નિશ્ચય શાસ્ત્રોમાં આવે આ બધું પણ નિશ્ચય બલપ્રાણ બહુ સમજવા જેવું છે વ્યવહાર બલપ્રાણ અને નિશ્ચય બલપ્રાણ વ્યવહાર અને નિશ્ચય બે સાથે ને સાથે જ હોય છે પરંતુ બંને સ્વતંત્ર સ્વરૂપે હોય છે એટલે ડાયાથી ગાડાનું ગાળ નીકળી જાય અને ગાડું ડાયું થતાં જતું જાય એવું છે સાહેબ બે પછી ડાયાથી કેટલો આનંદ થાય વ્યવહાર કેટલો ખ્યાલ આવે ને બેન એવી રીતે છે અને પુરુષાર્થ થી પ્રગતિ થાય છે એટલે સમવેદન ને પુરુષાર્થ આ બેનો ભેદ પકડ્યો છે સમવેદન આપણા ભાવચંદ્ર મુનિ સાહેબ કે છે કે નિરંતર આના માટે જન એ મહાત્માઓને આપણે સંવેદન મૂકી દીધા સંવેદન સમજાવ્યું ને એટલે સમ્યકવેદન કેવું સમ્યક પણ સમ્યક પછી પરિણામ છે એનું સમ્યક છે સંવેદન એ કૃપાથી પ્રાપ્ત થાય છે ક્રિયા થી કોઈ એનો માર્ગ તો આખો ક્રિયાનો રહ્યો છે બધે જ પણ ક્રિયા થી બહુ માથા ખોટું કરે ના થઈ શકે હિન્દ્રિયો એને જીતવાની તે જીતા જાય ત્યારે સંવેદનમાં આવી શકે પણ જીતાય નહીં સમર્થ ગણધરોથી નથી જીતા સાહેબ આ પાંચ ઇન્દ્રિયો એકને જીતવા જાય બીજી ના દેડકાની પાંછરી જેવું થયા કરે સાહેબ બહુ વિશે બહુ વસમું છે આ તો આખું જગત જે વિશ્વમાં આપણા ભારતમાં ને બધા જે ચાલી જાય છે ક્રિયાઓ આજે પછી તો ચાલ્યા જ કરવાની અને વ્યવહાર કોને કે હતો છે એવું નહીં વ્યવહાર સંવેદન એ કૃપાથી પ્રાપ્ત છે સાધારણપણે ક્રિયાથી મનાયું છે પણ કૃપાથી પ્રાપ્ત છે એટલે કૃપા શબ્દ બહુ મોટો છે કૃપાના શબ્દની સમજણ એટલી બધી વિશાળ છે કે આપણને જેમ જેમ આપણો સ્વાદ આપણને સ્વરૂપનો એનો બધો આવતો જશે ને ફાઇલોમાં એને સહજ આવતું જતું આવો પ્રકાશભાઈ ફાઇલ પોતે સ થતી જતી જશે એટલે કે કુદરતી પણમાં સહેજા સહેજ કુદરત જીવાડે એમ જીવતી જતી જશે સમજો સંજોગો આવશે બધા તમને શું કહો છો મારું ભરાઈ પડ્યા પણ નીકળી જાય એટલે પછી સમ્યકતા આવે સમજણ વિકાસ થાય તેમ સમજણ જેમ જેમ તમારો વિકાસ થતો જાય તેમ તેમ સમ્યકતા આવે વ્યવહાર જોડે બધી વ્યવહાર હોવા છતાં પણ એ અંતરનું આચરણ છે અંતરનું નિશ્ચય દ્રષ્ટિનું શુદ્ધ આત્મા એ કરીને ઓછું એનું એટલે આચરણ ભાગ જ આ વિતરાગ ભગવંતનો જે કહેલો છે પરંતુ શરીર છે એટલે કે બાહ્ય અંતર બંને ભાગે આવું કહેવું પડે છે અને એ બધું આ ગોઠવણી કરીએ એમને પણ આજે ગોઠવણી કાર્યરત નથી થઈ શકતી લાખ પ્રયત્નો કરે તો કોઈનાથી ના થઈ શકે એવામાં એક અદભુત અપવાદ સ્વરૂપે કોઈ કાળો ના બનેવો અદભુત અપવાદ એ આ કૃપા માર્ગ ખુલ્લો થયો સીધો જ કૃપા માર્ગ એટલે સીધો જ તમને જે જ્ઞાની પુરુષને પોતાની દશા પ્રાપ્ત છે એ દશામાં તમને મૂકી દે કૃપાથી જ હવે એમાં ક્રિયા બનતી નથી કશી જુઓ અને છતાં દિવ્ય વાણીનો પ્રયોગ થાય છે તો એ વાણી એક માધ્યમ બની જાય છે પરંતુ એ વાણી કેવી છે ટોટલી મુક્ત ટોટલી મુક્ત સમજાવ્યું ને અને શાબ્દિક રૂપે પણ બધું હોય તો એ બૌદ્ધિક લેવલે કામ કરે પણ બુદ્ધિ તો દરેકની પોતાની પાછી રહેવાની આ વસ્તુ બને બાકી એ બહુ મુશ્કેલ છે જ્યાં સુધી મારાપણું અને એમાંથી હાવ નીકળી ના જાય કંઈ કંઈ ખૂણે ખાંચરે ભરાય પડેલું રહે છો એનું બહુ મુશ્કેલ છે એ જેને દાદાએ પોતાપણા તરીકે બધું સમજાયું આમ વાણી બોલે શબ્દથી બોલે સત્સંગ તો બધો ઘણો થઈ જશે સત્સંગ તો પાર વગરનો થશે સમજાવ્યું ને પણ એનો પરમ અર્થ પકડાવવો પડશે પરમ અર્થ અરે શબ્દનો શબ્દાર્થ પકડાય તો એ થઈ ગયું અજ્ઞાની પુરુષનો એક એક શબ્દ મુઆ એટલું પકડી લે તો કામ થઈ જશે લો એક જ શબ્દ મોક્ષે લઈ જશે પુષ્પા શું કે મુઆ સાચું કે શબ્દ પર કે અમારો એક શબ્દ જેમ છે તેમ ઉતરી જશે ખલાસ અહીંથી તે ચેક તો એનું કલ્યાણ થઈ ગયું એક શબ્દ કે છે હા જ્ઞાની મુક્ત શબ્દ છે ને એટલે પછી આપણે આપડી કલ્પના બુદ્ધિ થી સમજવેદન સ્વ પુરુષ થી આવે પુરુષાર્માત્મા એટલે કે એ અનુભવ પદ છે અને સંવેદન એ પુરુષાર્થ પદ છે स्वंवेदन थी संवेदन है करीने संवेदन संवेदन जाए संवेदनता तो है कि आप व्यवहार दृष्टि निष्ठे भेद पड़ोस स्वस्वरूप स्थिरता ने पे અલગ વ્યવહારોમાં અલગ ડોલગતા જેમ જેમ બધી સ્વરૂપે આપણી આત્માની પૌરુષી શક્તિ ખુલ્લી થાય છે ત્યાં આગળ આ બધું કારણ ભાગમાં બને છે અંતર દશા એ કારણ ભાગ કહેવાય પરમાત્મા દશાનો એ પરિણામ ભાગ કહેવાય જે આજે જ્ઞાની પુરુષની એવી ઉત્તમ દશા છે એટલે જે આખી દશા આપણને જોવામાં આવે અને આપણને આપણી સમજમાં ગેડમાં અંદર બેસે તેમ તેમ આપણને કામ કરે એમાં પૂદગાલુ પૌદગોલિક કોઈ પણ આપણે વ્યવહાર આપણે આપણાથી લેવાતો નથી પણ સમજણનો ભાગ લેવાય છે આખો સમજાયું અને સત્સંગને સત્સંગની સભા એના કારણે આ મહત્વથી જ હોય છે એની દાદાની નોબલ ઇકોનોમી હતી આપણા લોકો ને તો હોવી બઉ સહેલું નથી એ આપણે આપણે બધી આપણી નોબિલિટી કેવી છે ઇકોનોમિક છે વાળા હતા એમની ઇકોનોમી બહુ નોબલ હતી કરાર માગે છે પછી કરીશું પતલાઈએ આ કોને આપું કરીશ ચોક્કસ પ્રસંગને અનુસારી ને છે પહેલા પદ લઈ રહી છે આગળ થઈ જાય ઉપયોગ બે દેશ ત્રણ વાગે નીકળી જઈશું પછી તમારું ચાલશે જય સચિદાનંદ જય સચિદાનંદ પ્રસંગ અનુસારી છે દર જન્મોત્સવ અને આવા પ્રસંગે નવું લખાય છે એ પ્રમાણે લખાઈ ગયું છે પણ આપણે ગમે એટલા માથા ખૂટીએ પણ એ મૂર્તિ ફરી પાછી કુદરત પણ પેદા કરી શકવાની નથી અને આપણે એ સજીવન મૂર્તિ જે જોઈ છે નથી જોઈ શકવા દેખાયા કરશે છતાં દેખાશે આશ્ચર્યજનક છે આ બધું આપણે આપણને ના દેખે બીજા કોને દેખાઈશું તો બીજાને જોઈ શકીશું આપડે ચલાવ ચલાો દમધાવ fate phatarado kuto jati phatarado गाड़ी गाड़ी तो पी ती दो तीवाड़ी मूर्ति ना देखा मूर्ति ना देखी क्या है नाश हो पर्ण धारे तोए कुदरतर्णर्ण धारे तोए कुदरतर्णर्ण धारे तोए कुदरतर्णर्ण धारे तोए बापोना प्रस्ताव કુદરત પણ ધારે पुदरत धारे तो बापो ना प्रसवा बापो ना प्रसवा छाती पाट रड़ो पूी पाट रड़ो कूद પ્યાર પદગાઓ તમે પ્ય પદગાઓ જ્ હાજર થા જ્ઞાની હાજર થા સતસંગ જા યોગેશ કાઢે છે અંક કાઢે છે કે વ્યસન ના હોવા જોઈએ પણ અમે કીધું અમને તો આ વ્યસન પડી ગયું છે સત્સંગનું શું કરીએ લાચાર છીએ કે જાહેરા કવિરાજ યોગેશાનંદજી વ્યસન ઉપર બધું કાઢી રાખ્યું વ્યસન એક વ્યસન એક એટલે કે આ અપવાદ તરીકે અમને આ વિસંગ રાખવા દેજો દાદા શું એટલું ગંભીર વાત કહી દીધી છે કે અમારી ઉઘાડી નબળાઈ છે એટલી ગંભીર વાત કહી એટલી મોટી સંજ્ઞા મૂકી જેને પકડે એનું કલ્યાણ થઈ જાય કારણ કે દરેકને માટે કોઈ દાદા કોઈને સીધું કહેતા નથી પરંતુ પોતાની મારફતે મોકલાઈ જશે સંદેશો એટલે નબળીઓ જો ખુલ્લી થઈ ને પછી ભય જેવું રહે જ નહીં જાત જાતનું પડ્યું છે આપણી અંદર બધું આવું ભાઈ ઉઘાડી નબળાઈ છે ભાઈ જે છૂટકો જ નથી બઉ ગજબ નું કોઈ વ્યસન મળ વ્યસન એક રખાર વ્યસન એક રખા પાંચ જગ્ઞા માહી તો ક્યાના શોધા ક્યાય ના શોધાકારી ટોપી ધોતીવાળી કાળી ટોપી ધોતીવાળી મૂર્તિ ના દેખાય મૂર્તિ ના દેખા કે પ્રસંગો મા પ્રસંગો મારી જા જા મહત્માડી જાજેરાદા સજાશે દાદા મહાત્મા બે મળી ગયા તો છેલ્લે ખ્યાલ નથી દીકરી પક્ષ તરફથી આવ્યા છે કે દીકરા તરફ આવું ગાંઠ પણ આવી જાય છે ખબર નથી પડતી શું થાય છે વ્યવહાર વ્યવહાર મહાત્મા મારી જાજા સેજ વાજા સેવાતે ગુણ દાસ ગુણદાસ ઓબો હોય તો જોજો હૈ તો બુર્ગા જેમ જીવા મુર્ગા જેમ જીવા અનુકૂળ પ્રતિકૂળ અનુકૂળ પ્રતિકૂળ સંભાવે વેદા સંભાવે વેદા કોણ એવી આખો નહીં સંજીવા નહી સંજીવા કુદરત પણ ઘારે તોય કુદરત પણ ઘારે તોય બાપોના પ્રસવા બાપો ના લખાય ને બીજી તારીખે મેં યોગેશભાઈ ને મોકલું તો કે આગલે દિવસે અમે અંત કરી રહી માં છીએ બધા અહીંયા એકત્રીસમી એ લખાયું છે પેલા લખાઈ ગયું છે લાઈનો પરિણામી અંતઃકારી પરિણામી અંતઃક જાત્રા માય રમાત્રા માય આ રીતે પાછા આવી બી જાય છે આમ જીવતા દેખાતા નથી ને આમ પાછા સજીવન નથી છતાં સંજીવાય છે આ રીતે વૃદ્ધિમાન જશે દાદા સાકારાય દાા સાકારા ઘોડે દાળે દિવા સ્વપને ઘોડે દાઢે દિવા સ્વપને મૂર્તિએ જો જયારે અસીમ જયારની કિર્તન ભક્તિ હોય છે ને ત્યારે ઘણા ને કે શરૂઆતમાં કે દાદા આવીને બેઠા ફુરસી પર બેઠા છે જ્યારે એન્ડ થાય ત્યારે થાય કે દાદા ઉઠીને હવે જાય છે ઘણાને આભાર થાય છે આમ કે દાદા આવીને બેઠા અમને દેખાણા એમ ભલે છે એટલે दौड़े दाड़े दिवा स्वप्ने दौड़े दाड़े दिवा स्वप्न मूर्ति जोआ मूर्ति जो आघु भाव ज्ञानी पास लघु ધરના જગ આત્મ જ્યોતિર્ધરના શરણમાં બેસા બેસા કૃપા દૃષ્ટિ ન જરાતા કૃપા દૃષ્ટિ ન જરાતા સમય સૌમે વેદા છતી ફાટ રડો કુટો છતી ફાટ રડો કુટો મૂર્તિના દેખાર મૂર્તિના દેખા કારી ટોપી ધોતીવાડા કારી ટોપી ધોતીવાડા प्रोदय क्याय नासोदा ये ऊ मोढो हे विआगो ये ऊ नोढो हे विआगो नही संजीव સંજીવા નહી સંજીવા કુદરત પણ ધારે તોય કુદરત પણ ધારે તોય બાપુ ના પ્રસવા બાપુ મૂર્તિ ના દે બે શબ્દ આવે છે આ નિમિત્તે નિમંત્રક નામ પરિવારના મૂળ સભ્યો પૂજન માટે આવી જાય અને આપણે બધા ભાવ પૂજન કરીએ અને પૂજન પછી સીડી ડીવીડી અને પુસ્તકોનું વિમોચનનો કાર્યક્રમ તો ધીમેથી ઉતાવળે નિમંત્રકનો મૂળ પરિવાર પૂજન માટે આવી प्रभु ने प्रबदन प्रभु पाए पडूं छु पाए पडूं छु तारण हा ત્મસમીપે પરૂષણમાં આત્મસમીપે નવનીતનીત્ય આત્મસમીપે નવનીતની આત્મસમીપે સન્મુખમોક્ષ જદીઠા સન્મુખમોઠા સાચો શ્વાસે સ્વનિધિ દે શ્વાસો શ્વાસે સ્વનિધિ દે સંવત્સર સુખ પીડા સંવત્સર સુખ પીડા સ્વાછો શ્વાસે સ્વનિધ જ્યાસે શ્વાસો શ્વાસે સ્વનિધ જ્યાસે સૌ સર સુખ પીડા સૌ સુખ પીડા પાયે પડો છો પાયે પડો શણ મુખ નિષ્ુખ હૃદય ધરો છોલું છ પ્રગટ પ્રભુને પ્રગટ પ્રભુને પા પડું છ ગજું નથી પણ હમ પામરનું ગજું નથી પણ ધોયે વરસા કૃપા ધોયે વરસા કૃપા પામર નું ગજું નથી પણ હમ પામર નું ગજું નથી પણ ધોય વર શ્યાકૃ ધોયે વર શ્યાકૃ કરુણા સાગર બીજું શું કહું કરુણા સાગર બીજું શું કહું મમ પ્રેમર અનુકંપા મ પ્રેમર અનુકમ પાયે પડું છું પાયે પડું છું છો તાર જો અમને તાર માથે પડું છું પ્રભુને પરગ પ્રભુ ને પાવે પડું છું પાડું છું ધન્ય ઘડી ધન્ય ભાગ્યારા ધન્ય ધન્ય ધન ભાગ્યારા ધન્ય ઘડી ધન ભાગ્યારા ધન્ય ઘણી ધન ભાગ્યારા સામ દર્શન દીધા સામ દર્શન દ ધન્ય ઘડી ધન ભાગ્યા ધન્ય ઘડી ધન ભાગ્યારા સમા દર્શન દીદા સમા દર્શન દીદા ધન્ય ઘડી ધન ભાગ્યારા ધન્ય ઘડી ધન ભાગ્યારા રમા દર્શન દીદા સા માર્શન પીરા શોન નો વર સાદ સ્વરાષ્ટ્રે સોનાનો વર સાદ સ્વરાષ્ટ્ર સોના નો વર સાદ સ્વરાષ્ટ્રે સોના નો રસ પીધા નાનામૃત રસ પીધા નામ રસ પીરામ તરસ પીરા દર્શન પીરા દર્શન પીડા પાડો છો પા સમાધિ મરણ ને સમાધિ મરણની આશે જીવું છું આશે જીવું છું છું પ્રગટ પ્રભુને પ્રગટ પ્રભુને પાયે પડું છું ું તણ હારણું ધારણ શરણો લવું જોવક નિશુદ્ધ પ્રેમ પરેલી શુદ્ધ પ્રેમ ભરલી ભિનતરી અવધાર અવધાર સેવક નિ શુદ્ધ પ્રેમ ભરલીવકની શુદ્ધ પ્રેમ ભર બિનતરી અવધારત અવદા દાસ તમારો વીર વેદી દાસ તમારો વીર વેદી હો દાસ તમારો ધીરવેદી દાસ તમારો ઉતાર ભપા જે દાદા ભગવાનની અંતિમ યાત્રા આ બે ડીવીડીનું વિમોચન કરશે અને સુધીરભાઈ સાહેબ આપ પણ આવી જાઓ બાકીના પુસ્તિકાઓનું વિમોચન કરવા માટે આપણે ધીમેથી ઉતાવળે જય સચ્ચિદાનંદ આપણે લગભગ અઢી વર્ષથી કવિરાજ ના પદ સમજ અને સત્સંગની ડીવીડી આપણે બહાર પાડીએ છીએ દર છ મહિને એક ડીવીડી પુણ્યતિથી દિવસે બહાર પાડે છે અને બીજી ગુરુ પૂર્ણિમાના દિવસે તો આજે દાદા અત્યંત આનંદ થાય છે કે કવિરાજના ભાગ છ આજે બહાર પડી રહ્યો છે દાદા ભગવાનના પુણ્યતિથિ નમિત્તે અને કવિરાજને વિનંતી કરું છું કે આમાં જે પદ છે તે જરી એક એક લાઇન બોલી દેશો એટલે ખ્યાલ આવે કવિરાજ સાહેબ આની અંદર આ પ્રભાવ છે જે જે પદ છે દાદાના બહુ પ્રિય પદો છે બધા હોય છબ છબિયા નથી તરવા છી તરવાના તરફિયા કઈ કરવાના કઈ કરવાના સમય ને સરવા દો સમય ને સરવા દો સમય ને સરવા દુ છે મારક ખુલી રહ્યા જો વીરના માર ખુલી રહ્યા જો વીરના ઓ આપણે સમય ના શબ્દો ટાઈમ છે એટલે આપણે બધા પદ ની લાઈન નથી કવિ રાતા અને આ પદ બધા બધાને મળશે બાર એનું કાઉન્ટર છે તો સંઘ તરફથી સો રૂપિયાની કિંમત આની નક્કી થઈ છે જે સબસીડાઈઝ ભાવ છે એટલે આપ ખાસ કલેક્ટ કરજો આપતો પુત્રો અને અમુક મહાત્માઓને અમે કોપી આપીશું પછી આનંદ બીજું એક પ્રભાવના તરીકે છે જે દેવચંદભાઈ સણિયા અને અંકિલભાઈ એના એમના તરફથી એક દાદા ભગવાનની અંતિમ યાત્રા જે છવ્વીસ વર્ષ પહેલાં દાદાજીનો દેહવિલય થયો હતો તે વખતે આ ક્ષેત્રમાં દાદા ભગવાનની અંતિમ યાત્રા થઈ થઈ હતી એનો જે વિડીયો થયેલો તે વખતનો તે અમે ખાસ બધાને એનું થોડું એડિટિંગ કરીને અને એપ્રોપ્રિયટ પદ મૂકીને આપને બધાને પ્રભાવના તરીકે આપવામાં આવશે આજે એ પણ કાઉન્ટરમાંથી મળશે તો અંકિલને કહું છું કે આ અંકિતભાઈ અંકિલભાઈ આ દાદા ભગવાનની અંતિમ યાત્રા આવી અને એમને પ્રભાવના આપણા દેવચંદભાઈ એમના પરિવાર તરફથી આખી થઈ છે બધા મહાત્માઓને ત્યાંથી મળી જશે આપણને એમની અહીંયા બનાવી છે એમને અંતિમ યાત્રાની એક સીડી છે અંતિમ યાત્રાની હવે એટલે બધાને બહુ સંભાળનાર રહેશે સુધીરભાઈ ને વિનંતી કરું છું કે હવે જે બુક નું કરવાનું કઈ નઈ શું જય સચિદાનંદ અમુક પ્રસંગો પછી લામા સમય છે એટલે અમુક પ્રકાશનો પ્રગટ થયા છે થઈ રહ્યા છે અને એના નિમિત્તે આપણે સૌથી પ્રથમ અંતરાય કર્મ પુસ્તક પુસ્તિકા એનું ઉદઘાટન કરીએ છીએ થોડા સુધારા વધારાને જે ક્ષતિ હોય કે એડિટિંગ હોય એ બરાબર એક્ઝેટ કરી અને કરવાનો એક પ્રયત્ન થયો છે અને આનું ઉદઘાટન બે આવરણીય અને બે અંતરાય એ પ્રકારના એના માટે દાદાની જે પુસ્તિકા પુલિનાનંદજી થઈ છે હું માનું છું પુલિનાનંદ તેમાંથી સુધીરભાઈ સાહેબે રાજેશભાઈ સાહેબે અને પાટક સાહેબે અને આપણા યોગેશ સાથે એમને બેસીને એમને એની પાસે બહુ જ સુંદર પોતાના પુરુષાર્થ આપીને એમને સારી રીતે અને આવી રીતે લગભગ બધી પુસ્તિકાઓને બધું જ બહુ સારી રીતે રિપ્રિન્ટ થતું રહેતું રહે છે એમને થોડો સારો પુરુષ આ તો આટલી મોટી ઉંમરે બહુ સુંદર કામ થાય છે સંઘ તરફથી બહુ જય સચિદાનંદ કે આ બધામાં સિલવંત આપતા પુત્રો નો બહુ મોટો ફાળો છે દાદા આ પુસ્તિકાઓ પુત્રનો બહુ મોટો ફાળો આ પુસ્તિકાઓ એ આપણને ભલે નાની છે પણ વિસ્ફોટક છે બહુ દાદા બધા સિદ્ધાંતો તમે બતાવ આનંદ <laughs> <laughs> આ પુસ્તિકા રિપ્રિન્ટ છે આ અગાઉ બે વખત વહેંચાઈ પણ છે એટલે જે લોકોને પ્રાપ્ત ના થઈ હોય એના માટેની પછી વ્યવસ્થા આપણે કરીશું ત્યાં સુધીમાં બીજી બધી વાત સોંદરજી કંઈક ક્યાં છે ના એક જ બે મિનિટ જ કે જ્યારે મેં પોતે આ અંતરાય વિશે દાદા ભગવાનની સ્પીચ વાંચી જાણી સમજી મને થયું કે આ વસ્તુ બહુ જ બધાને ઉપયોગી છે ખાસ કરીને જૈન સમાજ છે અંતરાયની પૂજા અને બધું કરે પણ અંતરાય રિયલી શું છે કેવી રીતે થાય છે ક્યાં બાધક છે અને મોસ્ટ ઇમ્પોર્ટન્ટ એનો ઉપાય શું છે એટલે મને થયું કે આ વસ્તુ જો એક સાથે ભેગી કરીને જો બહાર પુસ્તક રૂપે પડે તો બહુ હેલ્પિંગ થાય એવું છે મને પોતાને હેલ્પ થયું છે અને મને એમ થાય છે કે અત્યારે બધાને જે મુશ્કેલીઓ આવે છે તો એમાંથી ઉપાય બહુ જ સારી રીતે મળી શકે એમ છે એ આજે ત્યાં બનાવેલું છે અને ફરીથી રિપ્રિન્ટ થાય છે જય સચિન બહુ સરસ મિનિટ આ પુસ્તિકાઓ જે થઈ છે એ લગભગ લાખોની સંખ્યામાં સમાજમાં ગઈ છે એના પ્રતિભાવોને બધું એટલું બધું હમણાં છેલ્લે છેલ્લે ત્રણ સેમિનાર કર્યા રાજકોટ કર્યા અમદાવાદ કર્યા ગઈકાલે દાદા બહુ મોટો સેમિનાર થઈ ગયો અને એમાં બધા પ્રભાવિત થયા છે આમંત્રણ મળ્યા છે એટલે આ પુસ્તકો હવે પહોંચી વળવાના નથી એટલે ગઈકાલથી દાદા આ બધી નાની પુસ્તિકાઓ દસ દસ હજાર લઈ લીધી છે કારણ કે હવે સ્ટોક પૂરો થવા આવ્યો છે હવે આપણે ખોલું બસ બસ ઘણા વખતથી અપ્રાપ્ય હું કોણ છું એ પુસ્તકને બરાબર એડિટ કરી થોડા વિગત દોષ થોડું સંશોધન રિસર્ચ કરીને આપણે પ્રગટ કરીએ છીએ હા અને બહુ સારી રીતે એમને પ્રયાસ કરીને ઘણી સુંદર રીતે આ બહાર આવ્યું છે કે જે આમ યુનિવર્સલ થાય લગભગ કહી શકીએ આપણે અને બધી ભાષાઓમાં જઈ શકીએ સારી રીતે એ રીતે આ બહુ સુંદર પ્રકાશન બહાર આવ્યું છે એનું એ જ છે ના ઘણા સુધારા ભાઈ અને વિષ્ણુભાઈ દિવસ રાત આ બાબતમાં વાંચન કરી મોટેથી અને પછી જે જે દોષો લાગ્યા ઉમેરવા થોડા ઘણા શબ્દો બદલવાની રીતે અપડેટ કરી છે આ પુસ્તક કાઉન્ટર ઉપર પ્રભાવના રૂપે સર્વેને આપવામાં આવશે અને પછી અસીમજી રાજાજી અસીમજી આ ફરી સાહેબ તરફથી ડોક્ટર પ્રવીણભાઈ સિંહ પરીખ સાહેબ મારફતે અને અમીન સાહેબ બંને થઈ અને સેન્ટર તરફથી એક સામાન્યપણે બધાને અક્રમ વિજ્ઞાન શું અને એનો સંદેશો શું છે દરેકને માટે તે સમાવેશ કરતું આ પુસ્તિકા આ પુસ્તક આવ્યું છે બહાર તે પરમ સુખનો વૈભવ એ સ્વરૂપે આવ્યું છે પરમ સુખનો પરમ અક્રમ વિજ્ઞાન અને આંતરવિજ્ઞાન દરેક માનવ જીવન માત્રનું એને દરેકને પોતાનો આંતર સુખનો અનુભવ કેવી રીતે બહુ સુંદર લખેલું છે અને દાદા ભગવાનનું શું પ્રદાન છે સંઘનું શું છે રિસર્ચ સેન્ટર વગેરે બધા બહુ સુંદર એમાં છે આ બધું તો કવિરાજી દાદાજી વિનંતી કે આની લિમિટેડ એડિશન છે સેમિનાર અને બધા જે પછી એને આપણે આગળ કરીશું એમના બધા એમના બધા માટે છે એટલે સામાન્ય બધાને જ પહોંચે એવું નથી પરંતુ જે આપણા આમાં લાગેલા છે બધા આપતા છે સેમિનારમાં રિસર્ચ સેન્ટર છે વડીલો છે આ કાર્યમાં લાગેલા છે તેઓ માટે અને પછી બહારના આવે એ લોકોને વધારે આપી અને જેમ પ્રસાર ખૂબ થાય સારી રીતે એના માટેનો આ પ્રયાસ છે પરીક્ષા બહુ સુંદર પ્રયાસ છેલ્લે આ પુસ્તક સ્વીટ હોમ અનુસ સ્વીટ હોમ બેન શ્રી શૈલાબેન યુએસએ સ્થિત છે એમણે આ પુસ્તક તૈયાર કર્યું છે અંગ્રેજીમાં ત્યાં જ છપાયું છે બહુ જ એનું મૂલ્ય એ રીતે છાપવામાં અને અહીંયા ઇન્ડિયામાં લાવવામાં એના ઉપર ખર્ચ થયો છે લગભગ દાદાજી એક પુસ્તકના પાંચ લાખ જેવા થયા છે આ વ્યવહારની રીતે વાત કરું છું હવે આ પુસ્તકમાં એક વિચાર એવો કર્યો છે બધા ભેગા થઈને સંગે કે જેને જોઈતું હોય જેમ સીડી લે છે એમ આ રીતે પુસ્તક લે તો શું એક આ પુસ્તકનામાંથી પાછું અમેરિકાથી કે ગમેથી રિસર્ચ થાય એવા પુસ્તક પાછા આમાંથી ને આમાંથી કરવાનો આશય રાખ્યો છે બહુ સુંદર અને આ પુસ્તક અત્યારે પાંચ પુસ્તક લાવ્યો છું દાદાશ્રી આપ એનું ઉદઘાટિત કરો અને આપણા અમેરિકા કેલિફોર્નિયા સ્થિત મહાત્મા બેન થી કેળાપો કે એવી પુસ્તિકા હતી કંઈક શું હતી એનું નિશક્શ એ એ પુસ્તિકા હતી એના પરથી આનો ઇંગ્લિશ અનુવાદ થયો છે બહુ સુંદર અને ખાસ કરીને અમેરિકન પ્રજાને લક્ષ્યમાં રાખીને અને ઇંગ્લિશ પ્રજાને એ હેતુથી એ રીતે આ થયેલું છે પુસ્તક અને એ બેનનું નામ છે આપણા વડીલ મહાત્મા પ્રભુદાસ પટેલ કેલિફોર્નિયામાં એમની દીકરી સિંગોદના એમની દીકરી શૈલા શૈલા મૂળ એ છે શૈલા મુરજી એને આ કામ કર્યું છે બહુ સુંદર કામ લીધું છે એને અને જે રીતે એનું પ્રેઝન્ટેશન થયેલું છે એટલે આ પુસ્તક એવી રીતે અમેરિકામાં જે બહુ પ્રખ્યાત આ પુસ્તકો વિક્રેતા કરનારી સંસ્થાઓ છે મોટી બામ્સ નોબલ એમેઝોન અને એવી બધી તેમાં મુકાઈ ગયું છે આ પુસ્તક અને એમાં એ પુસ્તક ત્યાં આગળ જેવી સંસ્થાઓમાં તો વીસ ડોલરે મૂકાયું છે કારણ કે અમેરિકામાં વીસ ડોલર બોલતા નથી ઓગણીસ સેન્ટ એવું કહેશે એ લોકો એટલે કોઈ ગભરાય ના જાય અને આપણે જે પ્રેસમાં છપાયું એ પ્રેસવાળા એને કોઈને જેને ઈચ્છા હોય ભાવ હોય જોવા માટે તો સંઘને કહે તો સંઘ અમુક સંખ્યા લે તો એમને કન્સેસન આપણું જે પ્રેસ માં આપે છે આપણને એટલી લગભગ પાંચસો રૂપિયા જેવી પચાસ ટકે અઢીસો પણ સંખ્યા બહુ લિમિટેડ છે સો કોપી લાયા છીએ એના ભાવના હોય અને કોઈ અંગ્રેજી સ્પીકિંગ હોય પોતાને વાંચવું હોય અને આની ભાષા ને બધું બહુ બહુ સુંદર છે અને આ પુસ્તક ઘરે વસાવા દે સાડા અગિયાર વાગ્યા થી એક વાગ્યા સુધી ગ્રુપ મુજબ સત્સંગ ત્યાં બોર્ડ ઉપર લખેલું છે વિગતવાર મુજબ સત્સંગ નવીનાનંદજી કરે છે સાડા થી એક ત્રણ થી સાડા ત્રણ ચાર વિરામ અને સાડા ત્રણ થી પછી આગળ મહાપુર મહાપ્રકાશ પર્વ ની ઉજવણી એ રીતનો કાર્યક્રમ છે શાંતિ થી મહાત્મા પોત પોતાના ગ્રુપ સાંભળી લોજો એકતાલીસ થી પંચાવન એકસો સત્તર અને એકસો ચૌદ માં બેસવાનું છે એકસો અઢાર માં બેસવાનું છે છપ્પન વર્ષ થી પાસઠ વર્ષ સુધી જ્ઞાન લીધેલા રૂમ નંબર તેર અને ચૌદ માં બેસવાનું છે પાસઠ વર્ષથી ઉપરના સર્વે મહાત્માઓએ રૂમ નંબર સત્તર અને અઢારમાં બેસવાનું છે અને નવા મુક્ષો બધા જ ભાઈ બહેનો સત સ્થાનકમાં બેસવાનું છે અહીંયા મને કોઈ પ્રોગ્રામ નથી આ જગ્યા ઉપર એ અગિયારથી સાડા અગિયારથી એક રહેશે આ કાર્યક્રમ ને પંદર ફેબ્રુઆરીના રોજ યંગ કપલની શિબિર આપણે કેલનપુર ખાતે રાખેલી છે સવારે સાડા આઠથી સાંજે દસથી પાંચ અને રજીસ્ટ્રેશન પંકજભાઈ ને કરાવવાનું છે પચાસ વર્ષ સુધી આ કપલ જોઈશે પચાસ વર્ષથી નીચે ભગવાન અસીમ જય જય કારમ જય જયકાર દાદા ભગવાનના જય જય કાર હો દા ભગ અસીમ જય જયકાર હો દા ભગવાનના અસીમ જય જય કાર હો દા ભગવાનના અસીમ જય જયકાર દા ભગવાનના અસિમ જય દા ભગવાન ના અસીમ જય જય કાર દા ભગવાનના અસીમ જય જય કાર દાદા ભગવાનના અસીમ જય જય કાર સીમ જય જય કાર હો દાદા ભગવાન અસીમ જય જય કાર દાદા ભગવાન અસીમ જય જયકાર